સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે શાંત ને વિશે કામ ને અભિમાન રહે છે અને આકડાને વિશે માન રહે છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વચનામૃત કરતા બીજામાં માલ મનાય છે એ મોહ જાણવો સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન મળે તો પણ કાંઈક કસર જાય પણ આ સાધુ મળે તો કોઈ કસર રહેવા દે નહીં સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કામાદિક દોષ છે તે જેમ જેમ ભગવાનની આજ્ઞામાં વર્તે તેમ તેમ મોડા પડે પણ બીજ રૂપે તો રહે તે મોટાની દ્રષ્ટિ થાય ત્યારે તે બીજ નાશ પામે છે ને મોટાની દ્રષ્ટિ પણ ગુણથી ને સેવામાંથી થાય છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજે વાસના ટાળવાની વાત કરી ત્યારે શુકમુનીએ કહ્યું છે હે મહારાજ તમે મળ્યા છો ને હવે વાસનાનો શો ભાર છે ત્યારે મહારાજ બોલ્યા હું મળ્યો છું તે તમારી રક્ષા તો કરીશ પણ જ્યાં સુધી વાસના હશે ત્યાં સુધી તમને ફડકો મળશે નહીં માટે નિર્વાસ નિખાવું ત્યાં દ્રષ્ટાંત દીધું જેમ કોઈ પુરુષ સૂતો હોય ને તેના ઉપર સર્પ ચડે પછી બીજો પુરુષ હોય તે તેની રક્ષા કરે પણ ઓલ્યા સુનારને ફડકો પડે ખરો તેમ તમારી રક્ષા તો હું કરીશ પણ વાસના હશે ત્યાં સુધી તમને ફડકો મળશે નહીં માટે નિર્વાસ નીકળેવું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ભગવાનના ભક્તના ગુણ કહેવા તેમાંથી જીવ ભ્રમરૂપ થઈ જાય ને એમાં દાખલો કાંઈ પણ ન મળે એમ કરવાનું કહ્યું પણ ફલાણો આવો ને ફલાણો આવો એમ ભગવાનના ભક્તના દોષ ન કહેવા ને તેનું આપણે શું કામ છે ને કોઈને નહીં સમજાતું હોય તો વળી આગળ સમજાશે તેની શી ઉતાવળ છે ને ક્યાં ભાગી જાય એમ છે પણ કોઈના દોષ ન કહેવા તેમાં લવાને બાદશાહની દાઢીનું દ્રષ્ટાંત દીધું તે મુખ્ય માથે લેવું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરીજે જે સ્વામીએ કાર્યાણીમાં વાત કરીજે જે દેહ હોય તે વિષય તો ભોગવવા પડે પણ અનાદરથી ભોગવવા આદરથી ભોગવવા નહીં ને હાલ તો જેમ મહારાજ પ્રગટ બેઠા હોય ને જેવો સમાસ થાય ને જેવું ભજન થાય તેમજ સમાસ થાય છે ને ભજન થાય છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી ગામ રોયશાળામાં વાત કરીજે જે ભગવાનનું મહાત્મ્ય હોય ને સાધુનો સંગ હોય તો વિષયમાં લેવાય નહીં ને તેને ઓળંગી તો જાય પણ સાંખે કરીને નિષેધ કર્યા વિના મૂળમાંથી નાશ પામે નહીં સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વખતે સ્વામી પ્રશ્ન ઉત્તર કરાવતા તે વખતમાં સ્વામીએ મોટા સાધુનો મહિમા કહેલ વાત મોટા છે ભગવાનના મળેલા છે ભગવાનના વચનમાં વર્તે છે ભીડો ખમે છે ભગવાન એને વશ છે ભગવાન એ કહે એમ કરે છે ભગવાન એ કહે એમ ફરે છે ભગવાનને એણે જીત્યા છે ભગવાનના અભિપ્રાયના જાણનારા છે મોક્ષના દાતા છે એને દર્શને ભગવાનનું દર્શન થયું એને પૂજે ભગવાન પૂજાઈ રહ્યા ગર્ભવાસ જમપુરી ને ચોરાસીથી એ મુકાવે છે ને વિહદ જે ભગવાનનું અક્ષરધામ તેને પમાડે છે ને ભગવાનના સાધર્મ્યપણાને પમાડે છે એવા એ મોટા છે એના વિના ભગવાનને ચાલતું નથી એના દર્શને પંચમહાપાપ બળી જાય છે એની ઇન્દ્રિયની ક્રિયાએ કરીને બ્રહ્માંડ સચેતન થાય છે એનાથી કાળ કર્મને માયા થરથર કંપે છે જેમ દેહને પૂજે જીવ પૂજાય રહ્યો તેમ આ સાધુને પૂજે ભગવાન પૂજાઈ રહ્યા એ અન્નદાતા છે અંતર્યામી છે સર્વજ્ઞ છે એનું કર્યું થાય છે ને એ મનુષ્ય જેવા દેખાય છે પણ મનુષ્ય જેવા નથી ભગવાન એના ભેળા રહ્યા છે અવિનાશી ધામને પમાડે છે કરતા થકા અકર્તા છે વૃક્ષની પેઠે એનો દેહ પરને અર્થે છે સંતના લક્ષણ કયા છે એવા છે કામિલ કાબિલ સબ હુંદર તેરે હાથ એવા છે આ પ્રકારે મહિમા સમજવો કયો છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અથ મહિમાના લક્ષણ લખ્યા છે ક્રિયામાં બંધાવાનાદીએ પ્રભુ તથા કથાવાર્તા મુખ્ય રાખે છે નિરાકાર કહે એવું બીજું મોટું પાપ નહીં એમ કહ્યું મહારાજને ચાર પ્રશ્ન પૂછાવ્યા તેમાં મહારાજે વાતો કરવાનું મુખ્ય કહ્યું સર્વધામુના મુક્ત સાથે પ્રશ્ન ઉત્તર કર્યા તેમાં કોઈ અમને જીત્યા નહીં અમે કહ્યું જે ભગવાનના ઘરમાં અંધારું કેમ છે તેની વાત કરી મહારાજ કાર્યાણીમાં પંચવીસ વાર મળ્યા મહારાજ પાછે પગે આગળ ચાલતા સાણસીમાં લોઢો ઝાલે એમાં સાધુ મૂર્તિ રાખે છે એ મહારાજે કયું મહારાજે અમને રાજા ઠેરવીને ત્રણ કામદાર ઠેરવ્યા ગોપાળ સ્વામી અખંડાનંદ બ્રહ્મચારી ને પરમાનંદ સ્વામી એ ત્રણ તમારા કામદાર એમ મહારાજે અમને કહ્યું પંચાળામાં મહારાજે અમને તિલક કરીને સર્વને દેખાડ્યા બ્રહ્મ મહોલમાં મોટેરો હું છું એમ ભગવદાનંદ સ્વામીને અમે કહ્યું ને સદગુરુનો ટંટો ચૂંથ્યો જૂનાગઢને ગઢડાના દેશની વહેંચણીની તકરારના ઉત્તરમાં કહ્યું છે તમારે અમરેલી જોઈતું હોય તો જૂનાગઢ જાઓ અને અમે ગઢડે આવીએ પછી કોઈ બોલ્યા નહીં ગોપાલ સ્વામીનું જ્ઞાન ત્રણ પામ્યા ને છ મુક્ત થયા બાર મહિનામાં એક મહિનો સૌને જૂનાગઢ રહેવું એમ મહારાજે આજ્ઞા કરી અમારા ભેડા જૂનાગઢ આવે તેને સો વાર મળવાનું મહારાજે કહ્યું સો જન્મની કસર એક જન્મે ટાળશું એ મહારાજ જુનાગઢના જમાન થયા ભગવાન થકી કામ થાય છે તે કામ આ સાધુથી થાય છે ગોપાલ સ્વામી કહે હવે વડોદરા સામી દ્રષ્ટિ ન હોય હવે તો જૂનાગઢ જ્યાં મહારાજનું અક્ષરધામ જે ગુણાત્યાન સ્વામી ત્યાં દ્રષ્ટિ હોય અક્ષરધામ અહીં મહારાજ મૂકી ગયા છે સાધુ ઓળખવાની ઘાટી નિરંતર કહે છે ગોપાલ સ્વામી ત્રણથી ઓળખાયા એમ જાણવું ગોપાલ સ્વામી જેવા સાધુ ન ઓળખાય કાળ કર્મ ને માયા જેનાથી થરથર કંપે છે એવા આ સંત છે જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે મહારાજે મને કહ્યું જે સાધુ તો પાંચ રાખીએ પછી બસ સુધીનું કહ્યું મુક્તાનંદ સ્વામીની આગળ અમને બેસાડ્યા પુરુષોત્તમપણાનો ડંકો બેસાડ્યો ઉનાવાળાને પુરુષોત્તમપણું સમજવાની માનતા અમે કરાવી અભયસિંહજીને ગોંડળના કામમાં ના કહી ને પછી હા પાડી કાળને તૂટ્યું એ બેમાંથી તૂટ્યું ઠીક એમ કહ્યું પાણો બૂડે છે ને લાકડું તરે છે એવું આવડે છે કેવા કેવાને પાર પાડ્યા જળભરત કહીને મહારાજે દાબડો ઓઢાડ્યો અનાદિ પુરુષોત્તમપણાની ઉપાસના છે શુકમુનિને મહારાજે કહ્યું જે એની તો અનાદિની મોટપ છે એની આસને કરીને મોટપ નથી ગોપાળ સ્વામી કહે મારી મોટપ મૂળ અક્ષર જે ગુણાતીત તે વિના બીજાથી ન લેવાય અમારા મહિમાને મોટા મોટા સદગુરુ ઓળખી શક્યા નથી તે તમારાથી કેમ ઓળખાય એમ ગુણાત્યન સ્વામીએ કાશીરામને વાત કરેલી એથી શ્રી સહજાનંદ સ્વામીના શિષ્ય શ્રી ગુણાત્યાન સ્વામીની રસ્તાની વાતો તેમાં સ્વરૂપનિષ્ઠાનું મુખ્યપણું કહ્યું એ ચોથું પ્રકરણ સમાપ્ત